એ એ સમાજમાં ફરી એક વાત હું શું કહ્યું અને જ્ઞાતા દશા યશવંત શું કરી રહ્યો છે એ સબ દેખ રેખા એ ડોક્ટર ક્યાં કરે આપને દેખને કાકા માઇન્ડ ભી ક્યાં કરતા બુદ્ધિ ભી ક્યાં ભોજન ક્યાં કરતા સબ્ને દેખને કા ઉતર લાઇન ઓફ બીમાર્કેશન આ ગયા લાઇન ઓફ ડિમાર્શન બિટવીન ફુદગલ ક્યુ બોલતા હૈ પૂરણ ગરન હોતા હે ક્યાં ખાના ખાયા ક્યા ફર સંદા અચાનક પૂરણ ઘરન પૂરણ ઘરન પૂરણ આ સમજા પૂરણ શક્તિ પૂરણ ગણ આત્મા શક્તિ પૂરણ ગણ ટો ને રાત્રિ દિવસ સબ પૂર શુદ્ધાત્મા પૂરણ ગણો ચીજ હૈ બા હોય ધરામ બને કેટલા મોટા પુસ્તકો કામ બહુ અચ્છા કામ નિક્ઞાન આત્મજ્ઞાન આત્મજ્ઞાન ઉપર મગર પાત્ર ડાયજસ્ટર ડાય पांचवा आ रहे हैं यहाँ पे कोई पूरा नहीं हो सकता है तो आपके लिए थोड़ा दाखिला बताऊ एक काट का प्यारा है तो हमारे पास है तो हम इसको तो हमारा आत्मा भी जो है ऐसा छुट गया तो हम इसके प्रयत्न किया પ્રયત્ન ક્યાં ગીર ગયા તૂટ ગયા તો બોલે એની હસબેન્ડ છે એ નહીં હવે આપડે કઈ બીજા છે મારી ભૂલ થઈ ગઈ હસબેન્ડ કોણ તોડે છે ખરી હકીકત પ્લાસ્ટિક જાણતા નથી લોકો नौकरनात्म भी जाता है और भी गिर जाता है तो वो उसका प्रकार मालिक है वो ऐसा तोड़ दिया तो नौकर ऐसा तोड़ता नहीं वगैरह समझे नी अरे कौन तोड़े थे तक व्यवस्थित शक्ति तोड़े कौन तोड़े व्यवस्थित नौकरे, नौकरे थोड़े थोड़े, तो नौकर नौकरी तोड़ाना फिर व्यवस्थित शक्ति तोड़ा नौकरी निमित्त बनी निमित हो जाता है आपने समझ जाने का कि नौकर बिचारा निमित है इसका क्या गुना है अपने नौकरी को बात करने का भाई तुमको कुछ, कुछ आत्माओं को जगा नहीं कुछ नहीं साल खुश हो जाएगा समझ और फिर ऐसा नहीं बोलना का व्यवस्थित है આપને આપણે બોલ ને છોકરું ભેગી નઈ પછી વ્યવસ્થિત છે કેમ ફોલ્યો કે છે નોકરી પાસે કેમ બોલ્યો આ કેમ ફોડ્યો આપડે લોક એક લઝન પેપર કાપેલા આવે ને તે હાથ પેડ્યું રીતે લઈ આ જમાજ આ જમારી આજે અમેરિકા ગયા ને કઢા કરી રહ્યો આ તો હાથ પીડી આ જમાજ સુધી આ તો ઇન્ડિયન પદંભી એ લોકો છે આ કહી જાય ના કરી શકે અંધાણ પડી જાય ત્યારે મોકતા ભાઈ કચરો નીકળી જાય કેચરો નીકળી જાય ચાર ફાંસી ફાંસી ની ભરેલી અને દુહિત મિત્ર આપ્યો કેવું જેમ કાર્યકર પાછી ખોટું લખ્યું કયું હારું લખ્યું તું આમ તો બધા આવ્યો હતો એવું કે છે કારખાના બધો ચાર ના પાંચ ના આવે બારદમ એક ચાર આવે નઈ મુંબઈ માં આપડી મોટી મોટી ખોપરી એટલે આ વ્યવસ્થિત શક્તિ વિડીયો લાવું એટલે મીડિયા મોબલા બન આપડે લાવે આ તરફ જોડે કઈ લઈ જવાનું હું પૂછું વાળી આવ્યા પરિગ્રહ ઓછો કરે છે પરિગ્રહ ઓછો કરે છે હા પરિગ્રહ ઓછો કરે છે આવું આપણે કારણ કે આ હમ પહેરો આ ભીચર ના દેખાય ને શું ગાઈ જવાનું છે ચોક્કસ ગાઈ જાય છે લુગડો ઘાઇ જાય સાધન છે નહિ તો મૂક્યા છે બાપ થાય ને ના મને આપે છે ને જે મને આપવાના છે મિલકત એ જો એમને લઈ જતો ને તો દસ લાખ દેવું મૂકીને જાય વાત છે મારા બાપા ને આવું તમારી વાઘા દસ લાખ દેવું મૂકે એ વાત છે મારું પાસે આપ વિચારવાનું પૈસા કે પૈસા આવે પૈસા આવે એક માણસ લોભ છૂટતો નથી મારે રિક્ષામાં આવડતો નથી તો પૈસા શું કરે પછી રસ્તો ફર્યા એક રિક્ષા વાળો હતો ને એને વરગાડી મતલબ કાકાત લઈ જાવ ફરવા અને એક સ્ટેશન મોકલ્યા એમની પણ રૂપિયા છે ને લઈ લીધા બદલા રૂપિયા પચીસ જેટલું પચીસ રૂપિયા મંગાવી પછી આપજો પછી કોઈ જવાનું નથી કઈ રસ્તા પર પડી રહ્યા છે ચિંતા નહીં કરે કોઈ જીતા બે ત્રણ જાણ વેરે નહીં તાર લોકો હજાર આ શું કે પછી એને જોબ બધું છૂટી ગયું હું થયા કરે આવું કરું આવું કર્યો એમ લાગે પડી તો પછી હા આપડે વાત કરી મારી છે આપડે બધું બહુ જ્ઞાન બીજી વાત બીજો દાખલો સરકાર નહીં આપડે કશું આપવા નહીં કોઈ સમજ ને તો આ લોકો નોલર અમને લોકો આપી દેશે આપવા નહીં પણ ક્યાં જવા બેંક માં ગયા ત્યાં આગળ આપડે બસો રૂપિયા મળ્યા છે દુષ્ણા દો હજાર રખાય એક ગજાર દોસો રખા પણ આપણે ઇધર આવતી વખતે આપડે રસ્તો ખરાબ આવ્યા છે ત્યાં ગયા મત નીચી રસ્તા હાથ સુ ગયા ગયા મજબૂરી એટલે આપડે વ્યવસ્થિત કઈ પૂરું મનમાં સમજી જાય વ્યવસ્થિત લઈ ગયો એ તો નિમિત કોણ ક્યાં નથી આપડે જ નથી આવ્યું ને જે આપણું ઈનામ લાગ્યું પેલો પકડ્યા છે તારે આ નિમિત્ત છે અત્યારે આપડે જે પકડે ગુજરાત જે ભોગવે એની ભૂલ તરપણ ભોગવે છે બે હજાર ગયા તારા આપડે આ ગજ માં આગે નતું પેલા લોકો બચ્યો તું નહી તો આપણે શું કે પછી આપડે શું કેવાનું આપડે ઘરમાં જઈએ વ્યવસ્થિત એ કર્યું એટલે આપડે ગુનો જ નહીં ને કોઈ બીજો કોઈ ગુનેગાર હોય તો દુઃખ થાય આપણને આપડે સમજી લે આપડે પેલો હિસાબ થઈ ગયો એટલે આપડે ઘેર જતા હોઈએ અને પોલીસ વાળાનું ગેટ આવે તો વ્યવહાર થી દેખાડે પાસ લઈ પરીક્ષા લેવા નહી પરીક્ષા લેવાય ને તને સમજ પડી પછી તને તને લાગેલા સમજ પડે ને બરોબર નહી પડે આગળ બળી જાય હવે પછી આપડે પોલીસ વાળા નતા હોય ત્યારે ભાઈ મન તો ખરું ને આપણું દાદા જ્ઞાન આપી બોલ તું મન થી મન શું કરે નહીં માઇન થાય નેગ તો વ્યવસ્થિત બોલે મગર બારા સો રૂપિયા દેખા ક્યાં મન આપણે કે બાદ છે પુરા આપણું સેનું છું તમે વ્યવસ્થિત બોલ્યું જ્ઞાન ના દાદા થી કાઢો પડ્યો આલુ નહીં લેવું નહીં વગર કોમનો ગોદા માર માર મન ને આલુ નહીં મનલ્યા નહીં અને રજનગમ જે રાત ઊંઘા નઈ દે આખી રાત ઊંઘવાના દે ગોડા માર માર કેરતી આપડે કઈ ઈચ્છા ઉપર નઈ જતી ના જતી આપડે ઉપર જતા રહીએ પણ આને શું કર્યું સરસ સરસલા આપડે કથાવ બઉ સુંદર ખૂબ દૂધ ને ઘી નાખી ધીરો ભરાય અને ધીરોડે ભજીયા બનાવો રાયતું બનાવો બીજી બધું ભરાવો એટલે એ સમજી જાય ગમે લાયા રાખે ઘરમાં જમા યસન ઊંઘી જાય નહીં ઊંઘી જાય કિરામ ક્યાં જાય મન નહી તો ગયા એટલે પછી સ્થળ માં ઉઠ્યા તે પોલીસ દ્વારા આવ્યો હોય એટલે નોંધાવ્યું તે પોલીસ વાળી કહ્યું કેમ શું સવારે ટકા પકડી લાવ્યો તાર બન્યું છે ને જેટલા વ્યવસ્થિત છે એ પાછા આયા વ્યસ્ત માં અઢારસો હસ તો પાછા આવ્યો બારસો તો બારસો શું એટલે આસન હારી પછી પાછા આયા એટલે પછી હાડી પછી આઠસો છે અને હાડી પછી હાથમાંથી પંદર છે અને હાડે દસ લગાયા પોલીસ વાળા બાઈક આઠવા ના આવું લઈ છે તો ખાઈ શું આજે મળે નહીં શીખાય તો શું ખાયા હાડા દસ શું કહ્યું એટલે ખાતર પાસે દઈ સમજાય ચારસો રૂપિયા સમજાય છે આ વ્યવસ્થિત બધું કરવાનું તમારે કશું કરતા નઈ તમે કરતા પડે પેલા તો પોતે કરતા નતો ને છતો કેતો મેં કહ્યું પેલો આધાર હતો તું તું મે એક અવતાર છે આધના પાના હોય તો પુણ્યાનુબંધી પૂર્ણતા મોક્ષ કા સંજોગો થેન્ક યુ સી સમજમાં આયે ને થોડું આવી ગય છે કેટલા રંગ બંધ રહ્યા છે હોય છે કેટલા હશે નારો કઈ પણ આપડે સાધારણ ધ્યાન વાંચતી હોય ને જોઈ ગયો થોડી વાર તો એ ઋણ દુકાન માં ઘણાક આવે ગ્રાક આવે એ બધું ખબર ને આખી દુનિયા જોઈએ લેવા જવા નથી અવશ્ય અરજી વતીમાં પાટપતિ 50000 છે 50000 બરાબર જોડે તો સંપર્ક આપડો જોવાનું હવે આ આલે આ ઋણના વધારાનું શું કહી સિનુરામ વચ્ચે બોલવાનો હારું નહીં એરા કે તો ઓનલાઈન સિક્વલ યે ફાઈલ એલી ફાઈલ કે જે શું કેવાનું ફાઈલ ફાઈલ કમ્પ્યુટર દી ફાઈલ ફાઈલ એ ઓર એક એક સાદને કહ્યું છે અને કોઈને સેજી પણ ઉકળેલી શું સર કરી પીવાની મિત્રો કોઈ રીતે એ રીતે નાખો તો એ નિકાલ કરી ને સર એ તમારે હું શું કઉ છું સંભાળે નિકાલ કરી નાખવાનો કેવું સમભાવે શબ્દ તમારે બોલો જવાબદારી તમે છો ને આ ફાઇલ કોને કોને કઈ ગઈ ફાઇલ ના નંબર આપવાના તો શું સુધાર્થ થઈ ગયો અને તારો પાડોશી આ ઋણાન બને સમજી લેવાનું અને એના ફાઇલ નંબર ટુ બરોબર નંબર ટુ જવાની હોય બા તારે કહેવાનું ફાઇલ નંબર ટુ બાગમ જવાની ભાવ નું ઠેડું નથી રાખતા ને હારા જોડે હાર નબળા જોડે નબળો હાર એવું નઈ આપડે સંભાળ નિકાલ બધા સમજ હારે નીકળ સૌ જોઈએ ને તને અમે ભાઈ ને નિકાલ <laughs> <laughs> ધંધા ઉપર જુકાન ત્યારે ઉભી થઈ ગઈ તો તને કયું જ્ઞાન હાજર થશે હું તો હજી આવતો હતો એ નહી તો યશવંતેવાય તમે કયું સાહેબ વ્યવસ્થિત ડોળિયા કોને ડોરી નથી વ્યવસ્થિત ડોળી આપડે ખુશ થઈ જાય કે આવો વાસી તમને સમજુ કે બાકી યા તૈયાર છે સબાવ નિકાલ થઈ જાય બીજો દાખલો આપું છું ધ્યાન કરવા માટે એક રૂમ માં બેઠો છે સિદ્ધાર્થના ધ્યાન કરવા માટે અને રૂમ માં બેઠા બેઠા સુધી આપણે ધ્યાન કરીએ છીએ અને બાર બાર અજ્ઞાન આપડું જ્ઞાન શું કેમ જવાબ આપડે ક્યાં દુકાન હોય એની ત્યાંથી લાવે ફોડ બધું તહેતાજી તારી ગોધરા ખાયા છે પૈસા નહી આવડ્યા એટલે આપડે નિકાલ કરવાનો નેતાજી પૂછે કેમ નથી આવતા કે એક કોથ ને રૂપિયા ભાવ વધારો કીધા એટલે બસો રૂપિયા ની ધોધો છે કારણ આપડે બધા સંબંધ વાળા સમજાવી પતાવી બસો ચાલીસ બધે એકસો માં પતાવી દે મૂકી મૂકી દે એમ કે હશે ને અને ના મને એ તો વધારે આપીને પણ એનો ફાયદો નહીં કારણ કે આપડે વ્યાર્થી એ બંધાયેલું છે જગત વાત માં પ્રેમથી બંધાતું બંધાય ના થાય ખોટો ના ચોટી પડે કોક નિકાલ કરું નઈ સર એટલા હાર કોઈ બેસી આપડે આખો બોક્યા કઈ કઈ પુરાવે છે આપડે રૂણા નો હિસાબ છે તાર ને ગપ્પુ નથી ને સાહેબ કે છે ત્યાં ભાવ વધારે એટલે મુસલમાન કરી ગયો સભાવ નીકળતા મુસલમ એક પૈ ઓછી લેવાનું નથી આ જ નથી કોંગ્રેસ ના બઉ મોટા માણસ છો પણ મારે કઈ ખોન ના પૈસા નહીં પેલો મે નીચે પૈસા ફેંકી છે એ લેવાનું નથી ગભરી ગઈ છે ગભરી દેશે તો અમને બધા પૈસા નીચે ફેંક્યા લઈ લીધા સાબ ક્યા હુકમ એ ત્યાં હું તને જોઈ લઈશ કે છે શું કે છે પૂરા પૈસા આપ્યા તારી પાછું છે સાહેબ મેં બી દેખલું પૈસા પૂરા આપ્યા ને પાછું દેખ લે હવે જોઈ જ ના બનતા નિકાલ કયો પૂરતી મુકી દે થઈ જશે દાદારી છે ને થઈ જાય થયું ચાર મોરંટી આપીએ શું કયું અને એક ચિંતા થાય તો બે લાખ ને ડોલર દાવો કર બાર મહિના થયા છે પાંચમી આજ્ઞા પછી યાદ જ રહી આવે તો હવે પાંચમી આજ્ઞા આપું છું ખોલેલું છે અને રહેવાનું તે નાના ની કાળાની વાત છે નાના ની શું ત્યાં જે નામ પર કર્યું હોય ચપ્પી માં અને ત્યાં જોડે ત્યાં તારી જાત સારું કર્યું હોય તે જોડે લઈ જા નામ પર કરું કઈ શું થયું જપ્ત જપ્તીમાં નાના પાછું નામ લઈ રહ્યો કામ થઈ ગયું જપ્તી ગુજરાત માં ચોપડે રાખવાનું તાલે શું બધું ચાલે આ ચોપડે તાબે ગયો આ તો આપડે વ્યવસ્થિત આપે છે આપડે હાથમાં રહેવાની હવે તમારે શુદ્ધાત્મા તો આપડે રાખવાનો શુદ્ધ આત્મા નો હવે શુદ્ધાત્મા તો આપડે શું લખવાનું કેટલું તમે આજ્ઞા પાડશો એટલું જેટલી આપણે આજ્ઞા પાલન કરે ઉત્તરા ગમે હોય દુસરા ક્યાં બીજું શું તારે અહીં મારી પાસે આ દર્શન કરી જઈશું મારી જોડે સક્ષિંગ કરી જશું એ બધું ગમે થશે બરોબર કીધું છું કે અમારું પુસ્તક છે આપણા દાદા ના બધા બોલે દાદા વાળી વાંચ્યો તો પણ એમાં એ તો એમાં જે લખ્યું છે બધું થઈ ગયું હવે થઈ ગયા પછી વાંચું એટવા જ ગયો એમાં લખ્યું છે પૂરું થઈ ગયું એક શબ્દ શબ્દ ઉતરણ અમદાવાદ પુસ્તક ની અંદર વાત થઈ ગયું વાત થઈ ગયું થઈ ગયું તું આખું પુસ્તક પૂરું થઈ ગયું કારણ કે જે કહેવા માંગે છે એ બધું થઈ ગયું સંભાવે નિકાલ કરવાનો સમજબર આપણા આપણે વાંચ્યો સમજબ આપી દીધું આપડે મેળી ખુદ ખુદવંતુ એ બોલતા ખુદી યશવંત યશવંત ના હે મત ખુદી યશવંતુ કોઈ કોઈ જમ હું આ બાજુ થયું રંગ બિલીફ આ બધી રંગ બીલીફ મીઠિયા છે કેટલી બધી બેઠી અહંકાર ને મમતા ચડી ગઈ ગઈ અને ત્યાગ થઈ ગયો નું ગ્રહણ થઈ ગયું ગ્રહણ હો ગયા પોતાના સ્વરૂપ ત્યાગ અહંકાર મમતા હો ગયા ઓર ગ્રહણ ત્યાગી કામ બાકી નહીં તબ્રહણ ત્યાગ હો ગયા અભિ તો નિકાલો ને સંભાવ નિકાલ સંભાવ નિકાલ નિકાર કરે મુસલમા સુધાર્મા દેખા છે કે આપડે કોઈ એવો પ્રશ્ન આપડે જૈન છીએ કે વૈષ્ણવ છે કે વેદાંતી છે કે મુસ્લિમ છે આપડે આત્મા છે એ આપડા ગુણધર્મ નિમિત્તે કે વાંચવાની એ ચોપડી પેલી નાની ચોપડી છે ને તે વાંચવાની પછી સમજે હવે ભૌતિક સુખ માં રમણતા હેળ દશા હે આત્મા બહિર્મુખ દશા કેશા મુખ બહિર્શા મૂળાત્મા શ્રદ્ધા ચલી ગઈ અભી સુખ મેખ નહી હે શ્રદ્ધા ચલી ગઈરખાત્મા પ્રતિમાં આગાયા શુધાત્મા આગાયા સમજ પ્રતિમાં કાં તક રહેગા અને ગવર્મેન્ટ મેં મે અંતરાત્મા હોય તો સુધાર્મા ધ્યાન કર નહીં તો ફાયદો નિકાલ સુધાર કામ નું નહીં હવે તને શુક્ર ધ્યાન દેશે શું રહેર ખ્યાલ માં રહેશે હું શુધાત્મા છું નિરંતર ખ્યાલ માં રહે નિરંતર ધ્યાન માં રહેશે કરતા મેળેલી <laughs> <laughs> તેઓ પડી હોય શું નામ એનું કનુભી કરતો હોય જોયા પડી હોય તો આપણે જોયા કરવાનું આ કરે તો વાંધો નથી કરે તો કરું બી પુસ્તકો વાંચી ગમે તેને કઈ વાંધો નથી અને પેપર વાંચતા હોય તેゼને આપણે કેવું કણબે તે પર વાત પણ સંભાળ નિકાલ કરજે ફાઈલ છે તારા એ ફાઈલ દેવાનું ફાઈલનો સંભાળ નિકાલ કરી ના કરો છોકરો સંભાળ નિકાલ કરવાનું તારે તો કણ આ ભાઈ શું કરે તે જે કરે તારે બીજી ભાજમાં નઈ પડવાનું થાશે કે નહીં થાશે છે એટલે આવશે થાશે કેતો ઉત્યારે હવે હવે નીદી જેસાનું હા હવે આ જ્ઞાન મળ્યા પછી ભગવાને શું કહેલું મહાવી ભગવાને કે આવું જો જ્ઞાન મળી ગયું જાય તો તમારે જ્ઞાની પાસે જ પડી જવું જોઈએ અને ઘેર જેને કહેવું જોઈએ કે ભાઈ હવે જો ધંધા હારી ચાલે છે છોકરા બેઠો છે હવે છોકરો બસ ચલાઈ લે છે અને ગાડું ચાલશે અમે અમારું આત્માનું કલ્યાણ કરીએ ત્યારે આપડી વાય શું કે તમને થોડા લાગે પડે એટલે નહીં પણ બોલાવજો તમે બહુ જબરજસ્ત પડી ત્યાં થયા હોય તો તારી ફાયદો બોમ કરે ભાઈ કર્યા છે કે યશવંત આવ્યો છે ભાઈ યાર લઈ જાય ફાયદો આવે તમારી ફાયદા બે કલાક માં લઈને જતા રે કે દાડો ભરે છે એટલે હું તમને જેટલું બતાવું એટલું કરજો શું કર્યું આજ રાત્રે ખાસ આવશ્યક કરવાનું છે બતાવું છું અત્યારે આવશ્યક એટલે ખાસ કરવાનું છે રાત્રે સુ તારે વા મીચી ગમે તે નવ દસ અગિયાર દાદા નું જોઈએ વાંચ્યો મીઠી એટલે આ દેખાય પેલો આખો દાડો જોયા કરે પેલો જોયે રેવાથી શું થાય આખો દાડો મુખાર વિન જોયા કરે અને આખો દાડો વાતાવરણ માં રહે એટલે એનો જે લાભ મળે એવો લાભ આપણે સત્યુ આ રાત્રે તમે સુઈ જાવ ત્યારે આંચો બીજી દેખાવું જોઈએ